ત્યાગ કરો પછી જેટલો હિસાબ હોય વ્યવસ્થિત નો એટલું ત્યાગ થાય પછી ના થાય થતો નથી થતો નથી ભાગ આવ્યા કરે આપડે રાખવાનો આત્મા રાખવાનો યાદ રાખવાનો ગમ થાય એક જ્ઞાની પુરુષ એવા કપાળ દેવ તર્યા બાકી બીજે કોઈ તર્યો પાછા બે ત્રણ દરું સંગીત થયા છે એ તરશે તરવાનો માર્ગ કલ્પિત માર્ગ છે નહી તરવાનો તરવાનો માર્ગ જ્ઞાની પુરુષો ની પાસે જ છે પ્રાપ્ત થઇ ગયો તો થઇ ગયો માર્ગો દુષ્કર હોય મત તરવાનો માર્ગ અગિયાર હજાર થાય તો આપડે જાણવું કે દુકાન વાસી ગયો બીજી જે ખુલ્લી હોય તો બે જાવ એમને ખુલ્લી દુકાન ના હોય બે કશું ત્યાગ કરો ત્યાગ કરો ત્યાગ ભાવતી થાય બીજા આપી દો હવે હું આ બધા ભાવતી આપી દે આપી દે ગજબ ના પડે સાત બળવા पूर्वी ज्ञाओ ज्ञा चरण ज्ञाओ सर आया बनाए कित भावना લોક પૂજ્ય પુરુષ જ ના આપડે તો ગાડી બેઠા હોય ને આજુબાજુ વાળા સમજી જાય લોક પૂજ્ય માણસ બાકી આગળ બોલે કે એક હજાર આઠ હાર એ બધું એમાં કશું લોકપૂજ્ય લોક પૂજ્ય સહેજા સહેજ લાગ્યા મનમાં ભાવ જેવું થઈ પોલીસ વાળા જેવો ભાવ રહી ના ભેગા થયા નહી પછી કશું જ કરતું ત્યારે કરી દુ ત્યારે અત્યાર તો શું ગયા છે ભગવાન શું કશું મળતી રહી છે આત્મા ને તો ના હાજરીમાં નાતી રહી છે પોતાના પોતાના વિચાર પ્રતિકરણ બધા અમારી પાસે આવે એટલે જાણીએ બધી જોયો બધો સત્સંગમાં આવ્યો ને જાત્રામાં છોકરા મને ભાવ ઉત્પન્ન થયો હતો એનું પ્રતિક્રમ કરું છું ઓમની ઉપર થયો હતો અને આ સત્તંગમાં એકસો પંદર માફ નહીં માફ કરવા જોઈએ સારનો પ્રભાવ અત્યારે ભાઈઓ નાખવા પીડા કેમ કરાવે બઉંગ બધા આવે જ ને બીજા કઈ જાય કહેવાય બીજા કઈ કહેવા જાય એ કેવાનું નઈ પણ ભાગ કેવું કેવું ચાલી રહ્યું નાખવાની આપણે ફેરી નાખવાનું એમ છતાં જોઈ જાય તો પ્રતિકોણ કરી એક મિનિટ પણ આ પ્રતિકો માં શીખ્યો નહી ખાધે પીતા નું આખું થયું છે ચાલુ મોટા મોટો રોગારમાં નીરકીને નવું યોગના લેશ રા નમણી નારી નાયક રોગ નાયક નમણી નારી રૂપ કે તાગે તાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ પછી કેવળ શોખ સ્વાય કે એ શોખ સ્વરૂપ અમને ઉત્પન્ન નહીં થતા એનું આ જીતું જેમ નરપતિ જીત હતા વિષય નથી ટળે જ્ઞાન ધ્યાન લેશ મદીરા પાન થાકે છે બધું આપણા સંસ્કાર થી બધાનો સંસ્કાર થઈ જાય પછી હાથે વાળા જૂરીઓ પર વધારે દુખ અહીં છે કેમ છે મને માણસ ને ગંધ ગમતી નથી કારણ છે માણસ નથી વસ્તુ અને એ પૂજા એટલે બધા રાજા પછી કોઈ સ્ત્રી આપડે ભડકે નઈ પછી એટલું જાણે કે અહીંયા આપણું કામ નીકળવાનું નથી યાદ કરે પણ કાષ્ટુત કાસ્ટ્રી આપડું જ્ઞાન એવું છે કે પછી તો કાસ્ટી પુત્રી અરે કાસ્ટી પુત્રી જ હાજરી પુત્રી લાગે છે શું કરે તે આમ પાસ નો કરે છે એક જણ તો હાર પછી ના થાય તેનો અને વૈરાગ ભગવાન જ કેવાય માવી ભગવાન જન્મતી વહી ગયા આ લોકો ભંચર પડ્યા પછી શાંતિ રહે રોકે જી સ્વચંદ પામે સ્વચંદ તો રોકાયો દાદા ના પ્રતાપે બધા માતા અવશ્ય મુખ નું સાધન એ થયું આ એક પાછી સંતોષ વાળા આ વાતચીત થઈ ને એટલે એમ જોખમદારી સમજી ગયા જોખમદારી સંતોષ પ્રત્યે વાળી લીધી બરાબર બેન ઉપર મારી પાસે સુખ લીધું છે ત્યાં હું અમે સાલ છોડું મેં જ આ કર્યું દેહાભ્યાસ છૂટે દેહાભ્યાસ તો નહી કરતા તું કર નહી ભોગતા તું તે ધર્મ નો મર્મ મોડું તમે એક વખત કહ્યું હતું કે આની મેરજ જોયા કરે તો ઉકલ્યા કરે ઉકલી રહે છે ઉકેલવાનું ખોટી વાતો લઈ ને આવે છે સારી ઓછી લઈને આવે છે એનું કારણ શું પણ આ કડવું આ કડવું કડવું લાગે છે મીઠું મીઠું લાગે છે પેલું જેમ કડવું નહીં લાગતું કયું અમે કહ્યું કે ખોટી વાત મીઠી લાગે છે આ કેમ મીઠી કડ મીઠી નહીં લાગતી એટલે અમે કઈ જગત કઈ ખાતું જ નહીં કેવું ખવાઈ જાય છે શું થાય છે ભાવતું ના ભાવતું વાત કરીએ તો આ બરોબર પેલી વાર આપણે ભાવતુર ના ભાવતું બહુ ખવાઈ જાય છે કેવી ખબર જ્યાં છે ભૂખ લાગી હતી ના ભાવથી ના ભાવું પણ પધરાવું જ પડે